ए, आवो, आवो। मारा कुड़ा एवा टाबरी आओ। मारा एवा आओ नाना मोटा बाड़ आज तो ते ब लगोजो मैंने मीठा मीठा मलको जो ओह गाल खादा पड़े आ तो धरती હું વાર્તા કે રવિન્દ્રનાથ ટાગોર ની વાર્તા છે અને વાર્તાનું નામ છે ખેડૂત અને ધરતી જમીન આ ખેડૂત તો પોતાની જમીનમાં તો બારે મહિના રાત ને દિવસ મહેનત કરે અને મેહનત મજૂરી કરી ને માથાનો પરસે ઓ પગે ઉતારે ત્યારે માંડ પેટ પૂરતું પામે હો એટલી દાણા વાવવાના નું ઘાસવાનું એને કાઢી નાખવાનું પાણી પાવાનું પાક સાચવવાનો ખેડૂત કે અરે મારી માં ધરતી આ તમે દાણો તો આપો છો પણ કેટલી બધી મહેનત કરાવો છો કેટલું બધું વેતરું કરાવો છો અમારી પાસે અરે માં ધરતીવો પગે શું કામ ઉતરાવે છે ભાઈ ધરતી તો સાંભળતી હતી બધાની માં કેવાય ને હા તે ધરતી એ શાંતિથી કહ્યું તો શું કરું બેટા ખેડૂતો કેમ દેવાથી તારું માન વધશે તારું ગૌરવ વધશે અમે તારા ગુણગાન ગાશું કે જુઓ જુઓ આ ધરતી માતાએ આપણને કેટલું બધું અનાજ આપી દીધું અમે બાળકો બધા તારી માં દીકરા વગર ખેડે હું તને ધાન ના ઢગલા દઈ નાખું અનાજ ના ઢગલા દઈ નાખું તો એથી મને કઈ નુકસાન નથી એ તારી વાત સાવ સાચી એથી મારું કાઈ માન વધે ગૌરવ વધે મહેનત કર્યા વિના તને બધું મળી જશે તો તને કોઈ બોલાવશે નહી ઉલટું તને જે માન ને તારું ગૌરવ ને બધું હશે ને સાફ થઈ જશે ને રોટલો કમાઈને મહેનત કરીને એમાં છે એટલે પરસેવો પાડી ને મહેનત કરવી જોઈએ જે લોકો જે બાળકો મહેનત કરે પરિશ્રમ કરે એનું માન ને ગૌરવ વધે ભાઈ અને એ માતા વધ અને ધરતી માં ને પ્રણામ કરી ને એ તો વળી પાછો પોતાના ખેતરમાં કામ કરવા મંડી પડ્યો મહેનત કરવા મંડી પડ્યો ભાઈ આવી હતી ધરતી માં खेड वारता तमने बदाने मजा पड़ी गई ने चलो आज कामने बीजी वारता वार्ता कहवा भाई आओ जो।